તમને દાખલા આપે રીતે કરવું દાખલા આપે તારે છે તારે ઓફિસ માં જવું છે એટલે તારી ભાઈ નંબર ટુ ને શું કવું કોને કરી ઊી આપડા જ્ઞાન માં કોને કરી સમજ કરી નથી ને બધું એટલે શું કેવાનું આપડે થોડી રીતે ખબર પડી હવે ફાઈલ નંબર ટુ છે એનો નિકાલ કરવો પડશે ને એટલે આપડે કઈ ખાવાનું ઘરે તૈયાર ના હોય પણ આ ભાખરી તૈયાર છે ને અને ઘણું મૂકો હું ખાઈ જવું ખાઈ એટલે ભાઈ ને લાગે કે સંભાવ નિકાલ કરી નાખે ના આપડે તો આવું હોવું વૈજ્ઞાનિક છે આપડે આર્ય આર્ય આર્યતા વાળા આપણા માટે બધું કરે ને એને કઈ એવી પરિણામ હોય બીજા ને અને આપડે તો સામાજિક વંદન એસી વર્ષ જોડે રે શું કઈ મારે થાય વડે વડા થાય જોડે રે કદર ના ભાઈ આવ્યો કઈ કોઈ મોકલો દાદા પાસે પતિ હવે એના એને સંભાળો એમ નથી તારામાં આમ છે આજ ભૂલ થઈ હોય લો પછી કાલે આપો આવો આપણે કે તમે બે ના કરો શું સ્ત્રી જાતિ છે એને સમજ ભાભી કે હું તને નઈ કરું તું મને ના કરી આપડે સંભાવે નિકાલ કઈ ના સંભાવે કે છે ના ચડી દે મૂ આવે તોડી રે ખોટો પડકાર છે સહેજ રી ઉપર રેજા ફેર મેરે ઘરે મોજા આવે જીવા દેરી ના આવડે એટલે ડોલર ની હતી બેસતા પેલા ના આવડે પછી પડી ગયો ગોળી પડી ને ચક્કર ચાલીસ હજાર ડોલર ની ગોળી કેટલી આપુદાર મર્યાદામાં રહેવું છે આપડે પ્રેમ માં રહેવું છે આવું ના હોય આપડે સારી લોકો છે ભૂલ થઈ જાય તો એ ભૂલ વ્યવસ્થિત ના આધારે છે વ્યવસ્થિત કરે છે તમે એ નથી કરતી સમજ ને શું કરે તું સામી બોલે તો મારા મનમાં શાંતિ પકડી દઉં કે મારું પાન કે ખુશ થઈ નાખે અને આપડા આપડે કઈ પોલીસ વાળા પર ચૂરો થ ના મતભેદ નથી ને માટે મતદાર માટે પડશે તો જેને જોવાનું છે તેની જોવાનું છે ભાઈ પૂછેસ્ટ થતી ના હોય તો શું કરું ધણીએ બૈરી ના હોય તો ધણીએ શું કરવું હોય તમારી પાસે તમારા સંસ્કારી લોકોને આવું દેખાદેખી કરો છો આ શું કહ્યું દેખ્યું કારણ કે ભગવાને શું કહેલું કે સુખ માન્યું છે એમાં તમે માણસો ને કે છે લોકો જેમાં સુખ માન જેમાં ધંધો ઉત્તર ની જાય દક્ષિણ માં ચાલી જશે માટે જ્ઞાની પાસેથી ઓકા યંત્ર રાખશે સમજ ને એટલે જ્ઞાની સમજણ પાડે તે રીતે કરો તો ઘરમાં સખરાટ એમ ના થાય કહીએ જતો રે ને અને સંભાવ્ય નિકાલ હા સંભાવે નિકાલ માં પણ એક જ દાખલો આપ્યો હતો બીજો દાખલો આપવું બરોબર તમને દાખલા થી હું એવું બધું ધ્યાનમાં પડ્યા છો અને હજીના પર થાય આપડે જ્ઞાન થી શું સમજી જવું આપડે ધ્યાન કર્યા કરવાનું કોઈક ને આવવું છે ના બોલાય પેલા બોલતા નથી બોલતા કોઈક આવ્યું અત્યારે ઉગાડી અત્યારે ખબર પડે કે ફાઇલ નંબર ફિફ્ટી એટલા સુ આપણી જોડે સ્ટોર વારો હોય આપડા ઘર ની જોડે સ્ટોર વાળો હોય ને તે આવ્યો ફાઇલ નંબર ફિફ્ટી પચાસ નંબર ની મેથડા ખોરા છે મેથડે એટલે આપણે એને કેવાનું કે ભાઈ આવું બધું તાર ના થાય ગયું હમ કાયમ ના ઘરાક આમ તેમ હંજારી ફિલેમા રોજ ચલિયો કહેતા હોય ફિલે બોલવું શું કયું એનો નિવેડો લઈ નાખવાનો બસો ચાલીસ બદલે પચાસ પોણો હોય ના માને નાખો છે કે નહીં એટલે વેર વધે એવું કરવાનું તમે સમજ ને વેર વધે એવું કરવાનું વેર થી આવે પ્રેમ થી બંધેલું હતું અને કયુગમાં તો એમ નીકળ્યો લાવો મધર માં કોઈ દારૂ પીને તો ફોન કરે ને તેને ધીમે પંપાવી અને પૈસા હોય એટલે લીધા લઈને પછી જાવ પુત્ર ગયો તમારા મનમાં ફરી આવે તો ફરી આત્મા નથી કોઈ આત્મા સંદાસ જવાની શક્તિ નથી આ વર્લ્ડ કોઈ માણસ એવો પાછો નથી એને સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય ડાક્ટરોને કહ્યું કે ડાક્ટરો ઉખો અટકારે ખબર પડશે તમારે બીજા ને હેલ્થ સમજો ને એટલે તમારે ગભરાવો ને એને નિકાલ કરીને ઘરના પોલા આપીને શું કરવાનું એવું કરવું નથી ને વેર વધારે એવું કરજો આવે સમજાય ને ધણી જોડે વેર સુગાવીએ હા એક અવતાર નો કોન્ટ્રાક્ટ કેટલું પણ જો વ્યાર વધારીએ તો સાત અવતાર થઈ જાય નહીં તો અમારી આજ્ઞા અરે શલિયો નીકળ્યો આપડે તો આપડે ત્રીજે ઘેર પાછો ગયો સાહેબ અમારા ખાબ મુંબઈ ના કોંગ્રેસ વાળા મોટા માણસ એટલે આપી દેબ અકળ્યા સાહેબ એમના મને એમ થયું કે એને ફેંકવું એટલે નહી લઈ શકે એટલે કે લેજો તું લેજો ક્યાં કઈ તું આવ્યું જો પેલો ગભરાયા લઈ લીધા મને શું કરું અને લઈને ચાલવા મળ્યો એટલે સળિયા ને કે ચલિયા હુકમે તકે હું તને જોઈ લઈશ અરે હુરા પૈસા હાલ્યા પછી જોઈ લો બધું સળિયા જોઈ લે ફાઈએ કે ફાવા એ તો હલકી નાત નું હવે એના બાપ ને શું એને કેમ આભરું તને ખબર પડી ને ચડિયા ને હું તને જોઈ લઈશ ચલિયા શું કહ્યું મેં નહી દેખલું કે પાછો પડે ચડીયો ચાર આજ્ઞા થઈ આપડું આગળ પૂરું થઈ જાય હવે બાઉુભાઈ નામ પર મત છે કે સુધાર્થ નામ પર ના કાઢ્યું એટલે હવે આ છે તો વ્યવસાય ને તાબે જશે સમજાય ને આ તો આપડો વ્યવસાય ના તાબે જશે તમારે ચોપડો શુદ્ધાત્મા ચાર વસ્તુ તમે થયા કરશે જેટલી આજ્ઞા પાડશે તે ગમે થશે બીજું તમને દર્શન કરવા જોવા જઈએ તો આ એને દર્શન કરવા આવો કરો તો એ ગમે થશે આપણે અને પુસ્તકો આપડે તો ફ્રી ઓફ કોસ્ટ મળે છે મોટા મોટા અહીં સમજે આપડે તો કોઈ પૈસા પુસ્તક ના લેવામાં આવતા નથી કારણ કે રેતા નહિ આવાય શું ના થાય રેચાય નહી એટલે પોસ્ટ ઓફ કોસ્ટ મળે બધા બાર મહિના બે લાખ રૂપિયા ના આપે છે માસિક વાળા લે છે જુદા એમના પગ ઉપર દબાવે છે નો પ્રોફિટ નો લોસ થી એટલે આ માસિક દર મહિને એમાં આવે શું થાય હવે બીજું શું કરવાનું હવે તમે ખરેખર બહુ ભાઈ છો ખરેખર સુધાર્થ માં હા તો તમે પેલા ખરેખર બાબુ પણ ઈગોઈજમ ને હવે ડ્રામે થી ગયું બાબુ નામનો ડ્રામા ચલાવ બાબુ બને કોઈ કોઈ અવરું બોલે આપડે મળે તો આપડે આપડે આપડે અરે શું કઈ બધી આવ્યું જ્ઞાન મળ્યા પછી આ જ્ઞાન મળ્યા પછી આગર આગર છતાં બધા જ્ઞાનીઓ કે જ્ઞાની પાસે જ પડી રહેનો જમા એવું રહેશે ને અત્યારે તમે એવું એવું કરવા જાવ અત્યારે મારી પાસે પડી લો તો તમારી ફાઇલો બુમા કરી મન ત્યા દેવાય ને આ દે ફાઇલો આવે ને તમારી બુમા બુમ કરવા મને બે ના ઘેર જાઉં પણ આ ખાસ કરવા જેવી વસ્તુ ખાસ કરવા જેવી આવશ્યક હું તમને સબસીડ્યુટ દેખાડું તે કરજો સમજો ને પણ રેવાય નઈ તમે જોડે તો તમે આખો દાડો વાતાવરણ મળે શુદ્ધ વાતાવરણ અને આખો દાડો મુખાવી જોવાથી એમની શક્તિઓ ડિરેક્ટ પ્રાપ્ત થાય ની સમજો ને એક તમે મળે એવું નહી તમે સંજોગો ફસાયેલા છો ને કે તારે ચાલે એવું છે જોડે રેવા એવું છેલ્લા દડા એટલું રેજું કોક દળા આવજો તારે રામ મોહનજી એક હિન્દુ ધર્મ આવ્યા ત્યાં વાઈફ દેવ સાથે મહિના સુધી જોડે ને રહ્યા રાત દિવસ ભલે અડચણ પડે પરંતુ મહિના સુધી સમજ કરે પછી સમજાઈ જાય એટલે આ તમારે શું કરવાનું આવે કે આ તમને રાત્રે છૂટી વખતે નવ દસ અગિયાર વાગી જાવતા વાંખ્યો મીસી અને આ દાદા નું નિધિ ત્યાં સંડેવું જોઈએ સમજે ને વાંખ્યો મીચીને આ દેખાવું જોઈએ અને ધીમે રીને બોલવાનું શુદ્ધાર પછી આપડે કોણ સાંભળે બીજા કોઈ હરકત ના થાય હું શુદ્ધાર્થમાં આપડે કોણ સાંભળે એટલું જ હું શુદ્ધાર્થમાં સુધાર્થો કોણ સાંભળે આવું કરતા કરતા રાત ઊંઘાઇ જશે ગોળીઓ ખાવી પડે ત્યાં ઊંઘાઇ જાય સમજો ને એટલે ઊંઘાઈ જશે પછી તમારે મારી સાથે આખી રાત ચાલ્યા કરશે સમજ લો આટલું ખાસ કરજો અને બુદ્ધિ અમારો ડખો કરે પછી બુ કેવાનું કે આજની રાત કયા વખતે કોઈ માને એટલે બુદ્ધ ને કે છે કે નિષ્પક્ષ આજે તમે શુદ્ધાત્મા ને શો એ પ્રતિ બેઠી ગઈ તમને શું થયું હું શુદ્ધાત્મા પ્રતિથી બેઠી પ્રતિ પ્રતિ જાય નહી તમને હું શુદ્ધાત્મા થઈ જશા શું થઈ કે જે અત્યાર સુધી બહિર્મુખી દશા હતી મુઢાત્મા દશા હતી ત્યારે બદલે અંતરાત્મા દશા થઈ ઇન્ટિમ ગવર્મેન્ટ થયું શું થયું મેન્ટમેન્ટ ફાઇલ નિકાલ સુધી ઇન્ટરવ્યુ ગવર્મેન્ટ પૂરા થાય એટલે એટલે બીજી કશી બાંધા નથી વરિજ ના થાય ચિંતા ના થાય કશું થાય નહીં ગ્રોધ માં આવેલો નહીં થાય પણ તમને હજુ એ સમજાવી પડે એટલે તમને એમ લાગે કે મારી પણ આવો પૂછવા હજુ ઓખરી બેવાના છીએ સુધારી આપીશું અને સવારે પણ અહીંયા દર્શન આપી દઈશ નજીક ને મુસ્લિમ માં જૈન માં હિન્દુ ધર્મ આપડે નહી આપડે આત્મધર્મ કેવું આત્મા ધર્મ જો બધા મુસલમાન આત્મા હોય તો આત્મા દેખાય ના દેખાય એટલે આત્મા ધર્મી થયા આપડે સીધું દાદા મળ્યા પછી આ જ્ઞાન મળ્યા પછી ધારો કે કોઈ વાર એવું બને કે કોઈ સત્સંગી ના મળે તો આપડે પોતે પોતા ભૂલાભાઈ એ કેવાય ને કે ચાલો ભુલાભાઈ આપડે સત્સંગ કરીએ કેવાય બધું કેવાય ગુલાબી વર્ષતા થયા છે ને આવ્યું ગુલાબી છે નમસ્તે તમને ગુલાબને વાત કરે એટલે થઈ ગયો સંત સંકલ થઈ ગયો ગુલાબ જે વાત કરે નમસ્તે સંત ઓમ નમસ્તે સંત ગુલાબ આને છોટા પાડા એટલે સંત ગુલાબ જે વાત કરે ઓર હેની કોણે સંતની ગુલાબને હું આજે જોવા જવાનો હમ હ બોલો બોલો હે બોલો બોલો સાંભળો યે સાંભળો અમને મળ્યા પછી આ બધું રઘરાવ મોર છે આ બરોબર એ સાવ ઉખાય ઉખાય દે આ મને કઈ ના હો મને આ રીતે પણ એક વાત છે જનરે દેવા જેવું પગડીને લાવવા પડે જો જનરે ની જ રખ ભવે જો આ આલ ઉખાય દોણનું પીસવાડ ના દા લક્ષ્મી <ion> ગઈ અને જો કે રુકમન યુરોપોય પર મહી aprehendo ki kare right capre ane kaadit na ane kaano ki pakadva thodu dab rahe hai iska mein kharidna hai sapna wala di aawaz suna rahi hai ha ha ruko આ બધા રસ્તા છે જણા જણ ભટક વાળો માલ આ એક જ માસ જાય છે કે સનાતન આત્મા સનાતન આત્મા એટલો જ વર્ગ મારું હોય શું કઈ એ ગો ભાઈ સાસુ અપા તારે મારું શું સામાન તંત મારા સંજોગ છે ભૌતિક ભાવ કર્યા હતા તેથી આ જેમ એ જેમ મગન મે ભાવ ના કરે બહિરા એટલે વ્યાજ બધા ના ભાવ કર્યા છે તેથી આપડે આવું મળી બધો આપડો હિસાબ છે કોઈ આપણને કશું આપી શકે નઈ લઈ શકે નઈ હિસાબ છે આપણું આપડે ચાલે ભોગવેજ છુટકો અને ભોગવે એની જ ભૂલ ભૂલ પણ નહી ભોગવે હા અને આપડા લોકો શું કે આ દ્રષ્ટિ મોદી દ્રષ્ટિ આથી લાવ્યો છે બહાર આવ્યા તબેય સંજોગ લખા સંજોગો થયો નઈ તને કેવા કે સંજોગે તારા ભા બીજા કઈ ના રહે દાદાનો દુઃખ છે સંજોગ ને ખબર ને પછી દુઃખ જ નહીં સહયોગી જગ્યા ના એટલે પાયર રે નઈ એટલે ઠીક છે નામ જવાનું આમ સંજોગ બધા જવા નહીં એની હાઈ હોય પછી કરવા નઈ ખુબ જગત કરે છે એ અણસમજન પડવા સમજણ પડવાથી સમજણ થી અણસમજન થી આ લોકો કર્મ બંધ નથી એટલે હિમાલય માં દોડધામ કરતો કે છોકરા છોડી ના હો ને સોવા એકલા પડી રહ્યા ભાઈ નઈ અને આપડે સહરા છોકરા સાથે મારજ કરો સુનીલ તે કરે ની સુનિલ નું મન શું કરે છે સુનિલ બુદ્ધિ શું કરે છે તારે જોયા કરે એમ સારું વિચાર તો હરા વિચાર તો આપડે ત્યાં જોયા કરે એમ સમજ ને શું છૂટો ને આ સુનિલ છુટો જ્ઞાને બધ્યું મન રે જ્ઞાન થી બંધાયતું હોય કે बीजू <laughs> क्या सत्संग रदार પેલું પૂરું પૂરું નહી થયું સમજાવવાનું કેટલા માટે સર્વે સંજોગ રખના સંજોગ મુલા છીએ ને સત્તા આ બધા સંજોગો છે આવે ને રો મારેલા પણ મજા આવે છે આપડે પ્રેમ માં બેઠેલા કેવા રોફ માં બેઠેલા હોય પણ તે શું પુસ્તક વાંચતા હોય એ મજા કરે બધા ભોગવતો ના થાય એટલે સંજોગ માત્ર દુખદાય છે એટલે સંજોગ બધા હું તમને આપી દઉં છું કે સમાજ આ બધા હું જુદો સંજોગ ધંધા બધા તારા ચાલતા હોય બધા ચાલતા હોય ત્યારે નક્કી કરી રાખવું મારે અવરા થશે તારે શું કરી કોઈ ના ગલત આઈ ના કઈ પડે એટલું બોલે રાખું છું તેં તારા મારું मारे છે તો તો મને સજોગો તો બરાજે આવરાવે તોવાય આવરામ બોલેની આપણે તો ખરી હોય અને આવરામ તે છે આપવાનો વખત આપી દેવાના વખત લઈ આવી જગન્નાથ આપડે એવું અમારું કાપ સુનીલ સુનિલ જુદા રહેવું જોઈએ સુનીલ જુદા આપડે જુદા એના મુખ્ય ગુણ છે રાખે બઉ મુશ્કેલ ચોક્કસ થઈ જાય એ મોટા ગુણ નો ગુણ છે પેલા બીજા બધા આપડે આપડે એવું નક્કી કરવાનું મનન એ ત્રણ સમજાવો મુસ્લિમ ધર્મ વાળા શું બોલે એ હિન્દુ એકા એ રીતે બોલે અને એનું કાજકાજ કરે હિન્દુ જૈનો જૈનો અમનું કાપે બધા બેઠા હોય કોઈ ના થાય બધા પ્રમાણ દુભાય નહીં હજારો માણસ બેઠો એટલે ચાર વાગ વાણી વર્તન બધું વિનાય બધું ઊંચું હોવું જોઈએ વર્તન રાખે લોકો મન માં બધા ના પડે કોક ના મન માં આવું કેવું કરે છે મન નું હરણ કરે મનો હરે મન નું હરણ કરી લે તો થઈ જાય મન જ બધે પદ વસન પદ વન જ પદ વસન મનનો બેયકાલે પેલા ક્લીટ पर्सનાલિટીનું પૂછો તો બોલો ક્લીટ पर्सનાલિટી હોય એમાં એટલી છોકરીને તો સી હે 13 पर्सનાલિટી હાઉ હાઉ ધેટ ધેટ કાઇન્ડ ઓફ માઇન્ડ ઇન 1 1 હ્યુમન બોડી હાઉ કેન ધેટ માઇન્ડ ફંક્શન 13 ડિફરન્ટ પર્સનાલિટી લેયર્સ લેયર્સ મેં તમને વિધી કરાવ્યો કે આવું છે ને દાદા ને જે આજ્ઞા પાવે એટલી સિદ્ધાર્થમાં આપણે સમય છે તમારું કઈ સારું છે ઉજાગરો થાય બેન ને કીધું તમે કેવા પુરિયા સાડી મોકો દાદા ના એમાં જનય માં હવે દાદા આ ઘર ઉત્તમ સદાવતમ એટલે લોકો ને અમારી જોડે થઈ જાય માફું સીધું થઈ જાય અમે રાખીએ માફું સીધું થઈ જાય ના આપી પણ હું શું મૂકવાનું કોઈ નઈ જોડે મોટા વેરામે બેઠેલો બચી વર્ષે શંકરજી શંકર બહાર બહાર કુતરું બધું બેઠેલું છે ને માર્યું ગાળો દેવા મળ્યું છે કુતરા મારે છે મેં માર્યું કાકા મરી ગયા બાઈ આવા નીચે નું અંદર ના અંદર નામો દાદો થતો એ કરે મોટો કરે એ ડોગ પાસે આમ તો નહી પાડતો એવું બચ્યો ઘરે જવું છે કે હા જય છે સિદ્ધાર્થ ભે શું ઉતાર ઈ આજે ગુજરાત માં તો થઈ ગયો પણ સુનિલ કઈ ગયો નથી ને સિદ્ધાર્થ ના થઈ ગયો ના કહેવાય ને तो रेतिन, रेतिन तो के वो से उच्छा थता जाए सारू ने? बदा उच्छा थता जाए थे प्रश्न आए વર્લ્ડ માં કોઈ ચીજ એવી નથી આર્મી ના આવતી હોય તમને લાગ્યું વર્લ્ડ ની પગલ થયેલું આવે આત્મા બોડી માં નવ ચીજ બોલતા પ્રકૃતિ બોલતા પ્રકૃતિ પુરુષોત્તમ પુરુષો હમ ધ્યાન દેતા પુરુષ હોતા પુરુષોત્તમ હોય પુલ પુરુષોત્તમ હોય